જય સ્વામીનારાયણ મા કુર ધન જન યો વન ગર હરાતિ નિમ્યાલવા માયા માયા અખિલ બ્રહ્મપ પ્રવિ વિદિવાજ ગોવિંદજ ગોવિંદો ગોવિંદજ મૂઢમતેનજન યૌવન ગાતિષાત્ શંકરાચાર્યજી કહે છે કે ધન જન અને યૌવન નો ગર્વ ન કરો યૌવન ગર્વ ન કરો એ વિશે આપણે થોડી વાતો સાંભળી છે ધન જનની તો ગણી લેવાઈ ગઈ છે ગઈ વખતે આપણે કહેલું કે યૌવનનો ગર્વ ન કરો પણ ગૌરવ કરો ગર્વ અને ગૌરવમાં આકાશ પાતાળનો ભેદ છે જે વસ્તુનો આપણે ગર્વ કરીએ છીએ એ જ વસ્તુનું જો ગૌરવ થાય तो फल में बहुज फर्क पड़े गर्व मारे, गौरव तारे गर्व प्रतिष्ठा हिन्न करावे, जरे गौरव प्रतिष्ठा अपावे, गर्व मणस अशुद्ध करे गौरव मणस शुद्ध, शुद्ध करे पवित्र करे, ગર્વ ધર્મથી તેમજ બીજી ઘણી બાબતોથી સુખથી પતન કરે જ્યારે ગૌરવ ધર્મમાં સુખમાં વૃદ્ધિ પમાડે ગર્વ ભગવાનને ગમે નહીં ગૌરવ ભગવાનને ગમે એટલે યૌવન છે એનો ગર્વ ન કરવો પણ ગૌરવ કરો એમાં હજી થોડી વાત આજે પણ સમજવા જેવી એક યુવાન થોડો મુંજાયો છે ખાસ તો યુવાનો ને જ વાત શ્લોકમાં પણ કહી છે એટલે એ જ આવે વિશેષ પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ભગવાનના માર્ગમાં બધા યુવાન જ રહેવાનું હોય છે એટલે બધાને લાગુ પડે છે તો યુવાન મુંજાયો મનમાં થયું કે હવે જીવવા જેવું કંઈ છે નહીં કારણ કે યુવાની છે ને આમ ઇમોશનલ છે બહુ લાગણીશીલ બહુ સંવેદનશીલ હજી અનુભવ થી સિઝન થયો ન હોય ને એટલે જરા કઈક થાય તો તરત લાગી આવે બઉ પછી પચાસ સાઠ ચોમાસા વૈયા જાય પછી પાકો થઈ જાય એટલે યુવાનને એમ થયું હવે શું જીવીન કરવું જોઈએ અને યુવાનીમાં જ વિશેષ કંઈક ધક્કો લાગે કે કંઈક એવું થાય એટલે આત્મહત્યાનો વિચાર આવે કે પૂરું કરી નાખો અને વાત પતે એટલે નક્કી કરી નીકળી ગયો કે બસ હવે પૂરું જ કરવું છે પણ કોઈને ખબર ન પડે ત્યાં ઢળી જાય તો વધારે સારું એટલે જંગલ બાજુ ચાલ્યો એ વિચારમાં વિચારમાં ચાલ્યો જાય છે એમાં એક સાધુ ની પરણકૂટી દેખાણી સાધુ એની બહાર બેઠો હતો વિચાર થયો કે ચાલો પ્રણામ કરી લઈએ આટલો પૂર્ણ લઈએ આપણા કઈક ભાગ્ય છે મરતા મળતા દર્શન થયા જઈને પગે લાગીને બેઠો સાધુ આમ જોયું નમો નારાય કેમ ઉદાસ છો કારણ કે ચેહરો છે ના એવું નથી હોય કયો ને મનમાંથી કહું કે ન કહું પછી થયું કઈ દેવા દે ને એટલે કહ્યું કે મારા થાકી ગયો છો કંટાળી ગયો છે અને હવે આમ પ્રશ્નો એટલા બધા છે કે માં કઈ કોઈ રસ્તો દેખાતો નથી હું તો આત્મહત્યા કરવા માટે નીકળ્યો છું એમાં ભેળા થઈ ગયા તો બસ તમારા આશીર્વાદ મળે તો ચાલ્યો જાઓ પછી સાધુ કે કઈ વાંધો નહીઓ જીવન તમારું છે તમારે મરવું જ હોય તો કોણ ના પાડે અને હું એવો કયો કે તમને કઈ કહું તમારી મરજી ની વાત છે હવે કોઈ આપણને અને એમાં સાધુ એમ ક્યાંક જાઓ તો વધારે આમ શોખ ધક્કો લાગે નહી કોઈને કઈ પણ હોય ને એમાં એમ ના પાડે તો એને થોડુંક એમ લાગે આ વાત કીધું જાઓ એટલે દુઃખ તો થયું પણ હશે અપમાન યુવાન ઉઠવા ગયો ને એટલે સાધુ એ ભાઈ તારે મરી જ જવું છે તો ઘા એ તો નક્કી જ છે ને તમે કીધા પછી વાયજ નહીં તમે રજા આપી દીધી જાઓ મરી જાઓ કોઈ વાંધો નથી એ તો તારી ઈચ્છાની વાત છે જ પછી હું કોણ રોકનાર છું પણ તારે મરી જ છે ને તો આ મરી જ છું ત્યાં અહીંયા આવ્યો જ છો તો છે જે છે કામ મારું કરતો જાય ને અહીં કોઈ ઓછા આવે લોકો તો એ કામ તો કરતો જાય એ એમાં કોઈ વાંધો લાવ કામ કરતો જાવ એ વખતે સાધુ ખાખરાના પત્તા લાવીને પતરાવાળા બનાવતા હતા તો આવે કોઈ સાધુ સંતો કોઈ ભૂખ્યા કોઈ આવે તો એને એમાં ભોજન હોય તો જમાડે ફળ ફૂલ જે મળ્યા હોય એટલે પતરા વાળા બનાવે એમણે કીધું પતરા વાળા થોડા પડેલો હવે એક કામ કર જતા જતા આ પતરા છે ને એ તું ત્યાં ઉકરડે કોઈ જગ્યાએ કઈક નાખતો જાય છે પછી નીકળી જાય છે કે ગજબ મહારાજ તમે પણ મૂર્ખા નહીં કરો આટલી મહેનતે તમે આ પતરા વાળા બનાવ્યા અને હું મૂર્ખામી કરું છું એટલે એટલે શું આવો સરસ ભગવાન મનુષ્ય થી આપ્યો એને વાપરા પેલા તારે ઉકડે નાખી દેવો છે મારી નાખો છે ખતમ કરી નાખો કેવી ઉપદેશની શૈલી હોય છે એક પતરા વાળા છે એને નાખતા વાપર પેલા અમૂલ્ય જીવન હું તો કદાચ મૂર્ખ હું પણ તું મહામૂર્ખ છ પેલું ઊભો રહી ગયો વિચાર તો કર્યા એક પતરાવાળા છે એ બનાવતા કેટલી મહેનત પડે છે પત્તા લાવવાના એને સરખા કેળવવાના પછી એમાંથી સોયો બનાવવાની બધાને સરખા ગોઠવવા સોયોથી જ બધા એને પછી એને સરખા પાછા સુકવવાના ભાંગી ન જાય એમ સાચવવાના અને પછી એનો ઉપયોગ થાય આટલી મહેનતે થાય છે એને વાપરા પેલા નાખી ન દેવાય તો મનુષ્ય જીવન પણ કાંઈ બહુ સરળતાથી મળતું નથી વિચારવું જોઈએ કુંભાર માટલા લઈને ગધેડા ઉપર ભરી ને વેચવા જતો હતો એક ગામ થી બીજે ગામ બઉ ઘણા લગભગ પચીસ ત્રીસ માટલાઓ બાંધ્યા છે ગધેડા ઉપર એમાં રસ્તામાં બે ત્રણ એને યુવાનો મળ્યા માટલાઓ જોયા એટલે યુવાને કીધું કે ભગત આ વેચવા છે આ વેચવા માટે જ છે બાપા શું માટલાની કિંમત એક માટલાનો એક રૂપિયો એ જમાને જે હશે સારું કેટલા છે ગણ્યા ત્રીસ ચાલીસ જે હશે લેવા રૂપિયા લાવો માટલા કુંભાર જ છોડીને આપી દીધા છે પછી આ બધું ખાલી થયું એટલે કુંભાર તો બીજું એક સાથે આવો વકરો થઈ ગયો એટલે નિરાતે જાળવા નીચે પછી બેઠો થોડી આરામ આરામ માટે બાજુમાં તળાવ હતો એના કાંઠા ઉપર આ બધા ત્રણેય યુવાનો માટલા લઈ ગયા અને ત્યાં એક એક માટલું મૂકે અને દૂર ઉભારી પથ્થર થી આટી અને ફોડે નિશાન લઈ પથ્થર મારે માટલું ફૂટી જાય ને ધડાધડ અવાજ આવવા માંડ્યો એટલે પેલો કુંભાર જોવા માંડ્યો એમણે જોયું એટલે આ શું કરે છે આ લોકો જોવાયું નહી કુંભારથી દોડીને એની પાસે પેલા ત્રણેય યુવાન હાથ પકડી લીધા ભાઈ આ માટલા ફોડવા માટે નથી તો તમે વેચી નાખ્યા પછી અમારે જે કરવું હોય તે કરે તમારે પૈસાથી મતલબ છે આ માટલા ઘડવાનો હેતુ કેવળ પૈસા નથી માટલા કેટલી મહેનતે બને છે કેવી રીતે માટી પસંદ કરવાની એને પાણીમાં નાખીને કેટલી કેળવવાની ઝીણો ઝીણો કાંકરો ખોળી કાઢીને ચાળવાનું પછી પગતી કેટલી મસડવાની કેટલાય દિવસ નીકળી જાય ત્યારે મુલાયમ થાય ત્યાર પછી ચાકડા ઉપર ફેરવાની એને ઘડવાનો એનું માટલું થાય એક એક માટાને ટીપતા કેટલો સમય લાગે નિકે ત્યાર પછી લેવાના પાછો રંગરોગાન કરવાના ત્યાર પછી જાળવાના અને પછી આ થાય ને એનો હેતુ કોઈ લઈ જાય ને એમાં પાણી ભરે પાણી ઠંડુ થાય ને તરશો એને જયારે પીએ ને ત્યારે જયારે શેરડો પડી ને હાશ થાય એનું ફળ છે ને તમે એને ફોડી નાખો ફોડવા માટે નથી આ તમારા રૂપિયા પાછા મારા માટલા બધા મને જેટલા છે એટલા આપી દે લઈ લીધા માટલા દરેકનો હેતુ છે મૂળ હેતુ એ ન સમજાય તો સારી વસ્તુ હોવા છતાં એ વ્યર્થ જતી તો આ એક માટલાને ઘડવાનો આટલો પરિશ્રમ અને એનો એટલો કેટલો ઉત્તમ પાછળનો હેતુ તો આપણું શરીર છે એ પણ એક ઘટ છે અષ્ટ કમલકા ચરખા બનાયા કમલ કા ચરખા બનાયા पांच तत्व की बुनन पूे अष्ट प्रकृति पांच तत्व की पूर्णिटे पृथ्वी जलते जो आकाश या चरखा लाइन पांच तत्वी पूर्णि ईश्वर गूंथे नौ महीना सुधी एने बुनिया करे નવ દસ માસ બુના કો લાગે પરમોરખમે ચદરિયા રામ નામ રસ ભીની ચરિયા તો શરીર કેટલું મોંઘું છે નવ નવ મહિના સુધી આમ ભગવાન કેટલો સાવધાન થઈને એના પર નજર માંડતો હશે ત્યારે નહીં તો ગર્ભમાં બચ્ચું ગંધાઈ જાય આવું કિંમતી ને આટલી ઈશ્વર ચીટ રાખી રાખીને આ પાપણમાં વાળ કેમ ઉગાડી છે બોલ કેટલું નાજુકીનું કામ છે અને કયા કેમિકલ્સ વાપર્યા છે ઉપરના વધે આઈ વધે જ થઈ આ બધા જોચુરા માર્યા જ જાય અઠવાડિયા પંદર જઈને ઉભા કાવી નાખો આ શિંકલા ઘેટા કાતરવો જ ફળ અને આ જરાય બાળકો તો ત્યારથી વધે છે અને તમે જોયું પાછા ખરીય જતા હોય છે વાળ ખરી તમે ક્યારેય જોયું હજી ઓલો ઉગે છે નાનો છે મોટો કઈ ખ્યાલ જ નહીં પૂરેપૂરા જ લાગશે અને વધતા જતા હોય એમાં અઠવાડિયું મોડું થઈ જાય ને કોઈક આવે જસ આવે હા કોણ છો ભાઈ એટલું બુદ્ધિપૂર્વક નું આયોજન હશે યા દયા કાન નાસા ચમકા તમાસા જુલાસાકલમાં પઢાયા મુરાદમ કહે સહી કર કે ખુદા ને કિયા છે અકલ ને મહાકારીગર છે કેમ કર્યું છે જો તો આટલી બધી ચીવટ થી જતન આવી ચદર્યા આવો ઘટ ભગવાને બનાવ્યો એને આમ વાત પાતમાં ફોડી નાખવા માટે નથી પણ હૈયું ઠારી લેવા માટે આ ઘટ છે હૈયું ઠારવાની વાત યુવાનોને એ ઉપદેશ છે પેલા સાધુ કે છે ભલા ફોડી નાખવાનો તારો ગૌરવ સમજ તારો મહિમા તો સમજ તું કેટલો કિંમતી છો એક સાધુ પાસે એવો યુવાન આવ્યો એ કાચ મારા હું થાકી ગયો છું મારી પાસે કઈ છે નહીં તો રોવા મળ્યો સાધુ કે કઈ નથી કાંઈ ફૂટી કોડિયા નથી બાપા પછી હવે આનો અર્થ નથી શું કોઈ મોઢું બતાવે કે તારે પૈસા હોય તો મેળ પડી જાય તો મારે ખોખાના ખાવ પૈસાનો પ્રશ્ન છે ને હા એ ઉકલી જાય તને તો મને કોઈ વાંધો નથી વિટામિન એમ હોય તો પછી બધા વિટામિન ઓટોમેટિક ચડે તો સાધુ પણ એવો મારમી એમણે કીધું જો મારે છે ને ડોક્ટર ઓળખીતા બે આંખના બે લાખ રૂપિયા આપશે એ લોકો યત કેમ અપાય હું બાડું થઈને પછી શું કરું તો એક આપી દે ને એક કઈ પણ આમ જીવતા મરી ગયા પછી ચક્ષુદાન કરી દઉં આખું દેહદાન કરી દઉં હવે જીવતા તમે કયો છો કામ આંખ કાઢી દેવી એક લાખ રૂપિયા મળી જશે બે લાખ રૂપિયા આવશે જો એ ના થાય ઠુંઠા જેવું જાવ ક્યાં તો એક પગ આપી દે એક લાકડી લઈને ભરવું એવું ના થાય ને કેવું લાગે તો બે હાથ આપી દે ને પગ રાખવા હોય તારે બે લાખ રૂપિયા ના અપાવીશ ના થાય ઋંઢ મૂઢ કેવું લાગે લાગવાની ક્યાં વાત કરે પૈસા પણ એમ ના હોય ને તમે પણ શું તો એક હાથ આપી દે ને એક તો અમે કામ ચાલી જશે એકથી ના ના ના જુદા જુદા અંગો ઉપર સાધુ એ લાખ લાખ રૂપિયા બ બે લાખ રૂપિયાની બધી વાતો કરે પેલા યુવાનને કે હવે કેલ્ક્યુલેશન કરતો કેટલા લાખ છે તારી પાસે કેટલા લાખનો નો છો તું લાખો રૂપિયા તારી કિંમત છે પરવા જતો હોય ત્યારે ક્યાંથી લાવે તમે ક્યાંથી લાવ્યા આવો ચોમાસા ના જેવો ક્યાંથી લાવ પણ વર્કે પક્ષ વાળા પછી કઈ ઓછા હોય કે રા કેવું નથી ભાગી જાય કેવા કેવા પાડતા હોય છે એમાં એમાં કેટલાય છે એમાં એક ગીત એવું આવેલો કાપડી અંતે માગી ને લેવો હોય ભાડું ઠેરાયું હોય પંદર રૂપિયા અને પાછો નો પડે શું લગ્ન ના બધું બધું ઘણું બધું છું તો તું લાખો છે યુવાન હજુ મસ્તક હાથ ત્રણ વાત નથી માગવું બહુ દઈ દીધું ના તું લાખો નો છે તું તારો તો ગૌરવ સમજ તારું તો કિંમત સમજ તું યુવાન અને તું આવી રીતે કેમ નિરાશ થઈને બેસી જાય છે તકલીફ તો આવે જીવન છે સંઘર્ષ રેલવે ના પાટા જેવું તો નથી અને રેલવે હશે કાર ડ્રાઈવિંગ કરો જે આનંદ આવે એમાં જીવનમાં ઘણું બધું છે સિઝન બદલે એનો જ આનંદ છે ને આ શિયાળો છે પછી ઉનાળો ને પછી જે કેરીને શ્રીખંડ ને એ પછી રમાવટ છે અને એ બધું કંટાળી ખાય કેરીઓ ઘૂ ખૂબ આ કાર્બન વાળી ખાય ખાઈ ને પછી અળાઓ ખૂટી નીકળે ને પછી જે વરસાદ થાય એનો જે આનંદ છે એ બધી ગરમી થી અકળાયકળાય ને પછી જે શિયાળો થાય પછી જે આ બધું ઓઢવાનું ડબુરાય રેવાનું જે મન થાય બધાને એમ જ મજા છે ને એટલે સુખ દુઃખ તડકો છાંયડો આ બધું છે તો તકલીફ તો આવે પણ તું તારી કિંમત સમજ તારું ગૌરવ સમજ તારો મહિમા તું સમજ પરિસ્થિતિઓ વિપરીત આવે વિપરીત પરિસ્થિતિ સપાટ ન હોય સ્ટ્રેટ છે ફ્લેટ છે એ કેવું છે ઘડીકા ઊંચું નીચું ને એવું જ છે ને પણ એ પગથિયા વગર ઊંચું ચડાય એમ પરિસ્થિતિ એવી છે એક જણો કુવો હતો ને ચાલીક ફૂટ જેવો હશે પછી નકામો થઈ ગયો ખેડૂતે ગધેડા વાળા વણઝાડા હોય ને એને બુરવા માટે આપી દીધો બઉ મજાની વાત માટી લાવી લાવી એમાં ઠલવે એટલે ગધેડા છાલકા હોય છાલકા માટી ભરી હોય એટલે પછી આવે ને પછી આમ ધક્કો મારી છાલકો હેઠું નાખી દે અને ભરે રાખે કુવા ને હવે એમાં એવું થયું કે ગધેડાની લાઈનો લાવતો હતો ને એમાં ગધેડાનો છાલકો આમ નાખવા દો કોને શું લઈડ્યું આખું ગધેડું ગયું અંદર દુ પીડ્યું લ્યો ગધેડે કુવામાં બેઠું તો થઈ ગયું કાઢવું કેમ અંતરિયાળ જગ્યા કોઈ બીજું નઈ ને તો આપેલો કોન્ટ્રાક્ટ એમને પૂરવાના કુંભારે વિચાર કર્યો કે આમે ઘણો ઉપયોગ આવ્યો છે જવા દોરી દો ભેડો દફન થઈ જાય વાત પૂરી કાઢવો કેમ એટલે હશે જવા દો એક ઓછો બીજો ઈલાજ નતો એટલે માટી એને નાખો પૂરું થઈ જશે એટલે માટી નાખે ગધેડા ઉપર જ પડે ગધેડો છે ને માટી જેવી પડે ને જેવું માટી ચાલતો પડે રામ આમ કરી નાખે વાત આમ જ કરવાનું બીજું કરવાનું માટીમાં ચડી જાય આખો કુવો બુરાઈ ગયો ને ગધેડો બહાર નીકળી ગયો વિપરીત પરિસ્થિતિ હતી એના જ પગથિયા બનાવ્યા જીવનમાં દુખ તો આવવાનું જ છે મહાપુરુષો સજ્જન પુરુષો વિશ્વમાં એ જ કહેવાના છે કે એના તરફ ફેંકાયેલા પથરાઓ ને હાથે જમણા બે હાથે ઝીલી ઝીલી પોતાના જીવનની જે ઇમારત બનાવે છે એ જ મહાપુરુષ પથરાઓ લોકો ફેંકવાના જ છે વિપરીત પરિસ્થિતિ આવવાની છે એનો જ ઉપયોગ બિલ્ડીંગ બનાવવામાં કરે અને જે એ કરી શક્યા એ મહાન થઈ ગયા છે હજી બહુ સરસ કહેલું થોડા વખત પહેલા કે રિસેસન પીરિયડ મંદી નો માર્કેટ ડાઉનનો પીરિયડ એ હોય એ ઉદ્યોગ માટે સારામાં સારો સફળ ઉદ્યોગ જેને થવું હોય ઉદ્યોગપતિ થવું હોય એના માટે સારામાં સારો કાળ એ કહેવાય કેમ તો કે આવી વિપરીત પરિસ્થિતિમાં જ છુપાયેલી હિડન જે એનર્જી છે શક્તિ છે એ જ એમાં બહાર આવે અને એનો જ ઉપયોગ કરવાનો ત્યારે જ એને અવસર મળે છે સરખું ચાલ્યું જતું હોય ત્યારે જ બધું ચાલુ જ જાય છે હવે આમાંથી કેમ માર્ગ કાઢવો ત્યારે નવા નવા આઈડિયા એમાંથી સૂજે છે વિપરીત પરિસ્થિતિ અને આપણી અંદર છુપાયેલી શક્તિઓ એમાં જ કામ કરે છે એ વગર નથી થતી એટલે એ તો ઉલટાનો સારો સમય કહેવાય કે એમાં માણસની સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે વાત તમે ગણી જુઓ ને ગરીબ બાળકો હોય છે એ બહુ જ ઊંચી પરિસ્થિતિ પહોંચી જાય છે ને ઘણા લોકોને તમે જો સામાન્ય સ્થિતિ સાધુ પુરુષોમાં જો છો તો બહુ ગરીબ જે ખાવા પીવાનું ના હોય માતા પિતાને છત્ર ગુમાવી હોય એવા જ મોટા ભાગના મહાપુરુષો નીકળશે તમને નવ્વાણું ટકા એવા મળશે અને મોટા મોટા ઉદ્યોગપતિઓમાં પ્રારંભિક પરિસ્થિતિ તમે જોજો કેમ પરિસ્થિતિમાં જ વિપરીત પરિસ્થિતિમાં એની શક્તિઓ એનો વપરાશ થવાનો અવસર ચાન્સ મળે છે એટલે એ જ એને આગળ લઈ જાય છે પણ છે બધું પોતાના ઉપર આધાર એટલા માટે અથોડો એકનો એક તમારા હાથમાં હોય કાચ ઉપર મારો ટુકડા ટુકડા થઈ જાય લોખંડ ઉપર નવા નવા પરિસ્થિતિ નવા શણગાર સજી અને સમાજની સામે આવે છે એટલે વિપરીત પરિસ્થિતિ હોય આવે જ પણ એક બહુ મોટી કુદરતની જો રીત સમજાય ખરેખર આ જે વાતો જે આપણે કહી છે એમ જ છે વિપરીત પરિસ્થિતિઓ જ માણસ ને ઘડે છે અને જે વિપરીત પરિસ્થિતિ આવે છે એ પણ સારા માટે આવે છે રિનોવેશન કરવું પડે કે નહીં આ મંદિર છે રિનોવેશન આખા વર્લ્ડ થાય છે અને એ કરવું જ પડે બહુ પૈસા ફાટે ક્યારના લડી મરે અત્યારે સો વાર બધા વિચાર કરવો પડે ખાવાના ફા ભાવે ક્યાં બાજવા જાય લોટ ના ભા ભાઈને ગોળા ફેંકવા જાય એ ચાઈના હોય કે અમેરિકા હોય બધા છોકરા રખડી પીડા ખંચવાડું પડે અમેરિકા બહુ પૈસા ક્લિન્ટન એવી અર્થવ્યવસ્થા ગોઠવી અર્થતંત્ર ગોઠવ્યું કે પૈસો ડોલર હમાય નહી બુશ સાહેબ આ વાત ભૂગો કરી નાખ્યું ત્યાં જાય ને બાજ આવે અને એનું બાજવાનું નાનું સુનું ના હોય નાખો નાખો ભાગી ગયું બઉ પૈસો આવેસાડો કારણ કે એને તો આખો ચરખો ચલાવો છે ને એને તો ચલાવું છે એટલે આ બધા હમણાં બહુ બધા એવું પીડ્યા છે બે માં બધો ભૂકો વળી જશે તમે ક્યુ એમ વળી જાય આપડે મારો આત્મા એમ કે મારો આયત્મા એમ કહે છે હવે આમાં નહિ કઈ બચું એટલે આ બધું ચલાવવું છે પરિસ્થિતિ લિંકન ઘણા બધા તો કહી શકાય આપણે ટૂંકમાં પછી આગળ જવું છે પણ યુવાનો માટે આ બહુ જરૂરી છે અને એ બધા માટે જરૂરી છે આ મંદિરમાં કોઈ ભસાયા હોય એ નહીં જરૂરી હોય છે સારું એમાંથી સાદગી શીખાય ઘણા પછી મોબાઈલ ઓછા વાપરતા થઈ જાય બબે શાક બનાવતા હોય એક શાક ઉપર આવી જાય ક્યારેક વગર શાકે ડાયટિંગ કરતા થઈ જાય બહુ ફેર થાય નામ ન બિલ ચડી જાય શું કરે મેં કીધું મારે કેટલી શાંતિ થઈ ગીત એટલે ઘણો બધો એમ શિક્ષણ છે આઠ દસ ચૂંટણીઓમાં તમે જુઓ ને નાની મોટી ચૂંટણીઓમાં જ્યાં ઉભા રહ્યા લિંકન હારે તારીખ વારે બધું જો તમે જુઓ ને કોઈને બતાવો કે આ એક માણસ છે ને એની હાર છે જીવનનો રેશિયો તો એમ એમ જ થાય કે આ માણસ કમ ભાગી છે પણ એના માટે અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ રાહ જોતો અને એમાં લિંકન જીત્યા અને અમેરિકાના પ્રેસિડેન્ટ થયા ઈશ્વર કંઈક બીજી બારી તરફ લઈ જવા માંગે છે વિચારવાનું એવું છે બારણા બધા બંધ હોય એવું ખરું પણ એકાદ બારનું તો ખુલ્લું રાખ્યું જ હોય અમેરિકામાં જોસેફ નામનો એક માણસ હતો તો પછી એટલો કંટાળી ગયો ટ્રેનમાં બેઠો હતો પછી એ આવી રીતે ક્યાંક જીવનનો ફેંસલો કરી નાખો એવા હેતુથી બેઠો એમાં એને કોઈ બાજુ બેઠો છે પુસ્તક વાંચતો છે કેવી ઘટના બનતી હોય છે વાંચતો હતો પુસ્તક તો એ બાજુમાં નજર કરી વાંચતો એમાં એક વાક્ય આવ્યું કે ઈશ્વરે તમને આ દુનિયામાં મોકલ્યા છે તો તમને એકલા છોડી નથી દીધા તમારી સાથે જીવતો રહી ગયો બોલો અત્યારે કાંતિભટ્ટ લખે છે ને લેખો નથી આપણે દિવ્ય ભાસ્કરમાં દિવ્ય ભાસ્કરમાં આવે છે એ આત્મ હત્યા કરવા માટે ઉપીડ્યા હા ટ્રેનમાં બેઠી ગયા હતા પુરુષ કર્ણ મું જઈ ગયા છે હવે એ વખતે ભારત પાકિસ્તાનનું યુદ્ધ એટલે એના ઉપર વિવરણ કરવા માટે રેડિયો સ્ટેશન ઉપર ત્યારે જાય જીવનની પરિસ્થિતિ એટલી બધી કે એનું જીવનનું યુદ્ધ જુદું જ હતું એટલે પછી કે મારી પૂરું કરવા ને જાય ફેંસલો પડી જાય પણ યુદ્ધ વિશે એ રેડિયો ઉપર બોલવા આવતા અને મરવા માટે ટ્રેન માં બેઠા છો એમાં એની પાછળ બે જણા બેઠા હતા ને એ વાતો કરતા ભારત પાકિસ્તાન યુદ્ધ તો જામ્યું છે પણ ઓલો જે કોંતિયો રેડિયો ઉપર મારો જે બોલર્સ ઓ આપણને અહિયાં બેઠા બેઠા રૂવાડા બેઠા થઈ જાય છો આવા મરજ માણસો જોઈએ દુનિયામાં તો જ કોમ થાય કાંતિ કે આપણે મરવું જ નથી જીવવું છે આટલું બોલાય માણસ બેઠો થઈ ગયો એટલે લિંકન ની પરિસ્થિતિ જુઓ તો કઈક જુદી બારી સુધી ઠાકોરજી લઈ જવા માંગે જયારે મહાત્મા ગાંધીજી તમે જુઓ કેવું દુબળું શરીર બેરિસ્ટર થયા ઇંગ્લેન્ડમાં પાછા આવ્યા વકીલાત મળે નહીં પહેણા શું કામ નું એની કેટલી પરિસ્થિતિ છે મોટે ઉપાડે ભણી આવ્યા હોય પછી કઈ મળે નહીં અને તો બહુ શરમા વિચાર કર્યો શિક્ષક થઈ જાવ ને બધા પચીસ રૂપિયા નોકરી મળે ખાવાનું તો થઈ જાય પરણી ગયા નાની ઉંમરે એટલે આ બધું સાચવવાની જવાબદારી શું તો શિક્ષક નોકરી મળે કેટલા દુર્ભાગી કેવાય બેસ્ટર વકીલાત નું કરવા જાય માંડી એક જવાન ખુલે આર્ગ્યુમેન્ટ કેમ કરવી ઉલટાણ ઠેકડી થઈ કન્સ્યુ એટલે એક અર્થ એમ પણ ગર્ભધારણ કરવું એટલે કે વકીલ જાવ જે ગર્ભ ધારણ કરે છે આવી ઠેકડી થઈ બોલો એને કેટલા એલા થયા છે એમ થઈ ગયું કે આપણે લડવું જ નથી કેસમાં કઈ ને કરવું નથી એમાં પછી હવે અબ્દુલ્લા શેઠ માટે સાઉથ આફ્રિકા જવાનું એ કેસ માટે એ તો એમાં તો બહુ ઉકળ્યું ન ઉકળ્યું પણ ત્યાં એ ટ્રેનમાં જ ફેંકી દીધા અને એમાંથી ગૌરવનો વિચાર આવ્યો કે આ માણસની જાત તરીકે આમ જીવવાનું અને આપણા જ ભાઈઓને હિન્દી શું કીડા મકોડા છે બેઠા થઈ ગયા વકીલા તાલી નહીં સત્યાગ્રહ કર્યો તાલ્યો મહાત્મા ગાંધી થઈ ગયા બોલો મહાત્મા ગાંધીજી થઈ ગયા જો એને શિક્ષક નોકરી મળી ગયો હોય તો જીવન પૂરું કરી આ મને નોકરી મળી પછી રિજેક્શન આવે ને તો રોવા મળે સામે માંડ માંડ મળી પણ ભગવાન બીજું આપશે એને બઉ કઈ ગોઠવી રાખ્યું છે પણ વિશ્વાસ નથી ને મને કાલે જ એક ભાઈ એસ એમ એસ કર્યો બઉ સરસ એક જણો એક નેરો બ્રિજ લાકડાનો એના ઉપર જતો હતો એ બ્રિજ આખો હાલક ડોલક થતો એટલો ગભરાતો હતો મર્યા કે મર્યો કે એટલે એને ભગવાન પ્રાર્થના કરવા માંડ્યો ત્યાં જ ભગવાન સાંભળે તો સામે બ્રિજ ને છેડે જ ભગવાન ઉભેલા દેખાડ એટલે એમણે પુકાર કર્યો શાઉટિંગ કર્યો એ ઠાકોરજી એ પ્રભુ વાલા આવો મને થમો મારો હાથ પકડો મને લઈ જાઓ ભગવાન કરું છું રડું છું તો આવતા નથી એટલે ગુસ્સો ચડ્યો કે આજ તો જીભાજો કરી ગમે તેમ કરીને પણ એ સામે છેડે પહોંચ્યો પહોંચ્યો ત્યારે ખબર પડી કે બ્રિજ તો તૂટી ગયો હતો પણ ઠાકોરજી ઉભા ઉભા બ્રોકન બ્રિજ ને હોલ્ડિંગ કરી ઉભા હતા આપણને જીવનમાં કઈક આપવાના રસ્તા ઠાકોરજી ના જુદા જુદા જ હોય છે આપડે ગણીએ તેમ હોતા નથી આપણી આપડી આપણી કેટલી બુદ્ધિ વાટકી છે એટલે વિપરીત પરિસ્થિતિ શિયાળો હોય ઉનાળો હોય આ આવવાનું જ છે આ તમે બધા ધંધાવાળા છો શેરબજાર માં સુઈ ગયા હોય ઘણું બધું હોય આમાં બધું ગોથા ખાઈ ગઈ એટલે કેટલાશન થી સાંભળે છે હવ એમ થાય છે અમારું આવે છે કોઈ પ્રેમમાં ગોથા ખાઈ ગયા હોય કોઈ આમ ગોથા ખાઈ ગયા હોય માંડમાડ ગોઠવારે ઓગણત્રીસ કેમ છે જોયા જોયા કેમ છે પચાસ પાક એટલે આમાં ટકાવારી કેમ આપડા તરફથી આ છે એની હા આવે એટલે આપડે પચાસ ટકા કેવાય કે નહીં વાત સાચી એમાં ટકાવારી મૂકે બોલો એટલે મહાત્મા ગાંધીજી જો કેવી મોટી એના માટે ભગવાને એક મોટી જવાબદારી તૈયાર રાખી આપડે નાનું નાનું પકડવા બેસતા હોય ચર્ચિલ પણ રાજકારણમાં ફેંકાઈ ગયેલો બદનામ થયેલો બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે કોઈ વડાપ્રધાન થવા તૈયાર નહિ કારણ કે આમાં આબ્રુજ આવવાનો જ હતો આમાં કેવી રીતે ચારે બાજુ બ્રિટન યુરોપ ને બચાવવું એ સામાન્ય કામ હતું જ નહીં એટલે નાખી દીધા જેવો ચર્ચિલ હતો ને બેસાડીમાં આની આબૃત છે આ કે મારી આમે નથી ને નથી ચર્ચિલ ને મેદાન મારી ગયું બોલો એને તારી દીધું ક્યાં કેવાય ભગવાન યુક્તિ એની ગોઠવી રાખી હોય છે વાત એ છે કોઈક ને કોઈક વિશિષ્ટ હેતુ માટે માણસ જન્મ હોય છે પુસ્તક યોગદાન નંબર તો આપે છે બંધ ઘડિયાળ પણ બે વખત તો ટાઈમ સાચો બતાવે જ છે ને કેમ રાઈટ ટાઈમ બે વખત બતાવે જ કોઈક ને કોઈ હેતુ તો હોય ગમે આપને ભલે ખબર ના હોય એક એન્જિનિયર હતો અને એક યુવતી સાથે લગ્ન નું નક્કી થવાનું છે અચાનક એ પેલી યુવતી ના પાડતી હતી આઈ ડોંટ લાઈક મને પસંદ ના થાય હવે આ કેવો નિરાશ થાય બે ત્રણ વાર આવી રીતે ગોથા ખાઈ ગયો એ પછી મજબૂત થઈ જાય ના પડે ને આને થઈ ગયું બસ હવે મારે મરી જવું છે એટલે પણ એ મરવાનું નક્કી થઈ ગયું બધું પણ એના દોસ્તાર ને એને વાત છે જે બહુ નજીક હોય વાત કરી કે હું આવી રીતે છે એને જાણતો તો કે આવું થયું છે એટલે હવે હું છેલ્લી વાર તને મળી લઉં છું મારી રીતે હું સમાપ્ત કરું છું બીજું કઈ હોય તો મારે મદદનું બોલ પેલો કે તારે જવું હોય તો હું ના નથી પાડતો કરી કે તું એન્જિનિયર થયો એ છોકરી માટે થયો તો કે ને એ તો અલગ જ વસ્તુ છે તો ભલા માણસ એન્જિનિયર જેના માટે થયો એ એન્જિનિયરિંગનો તો હેતુ સફળ કર એમાં નિષ્ફળ તું જા પછી તું આત્મહત્યા કરજે ને તો કેટલા વર્ષો સુધી એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યો એનો જે હેતુ છે એવું ક્રિએશન કઈક કરી બતાવે પછી મરી જાય ના નિષ્ફળ જાય તો મરી જજે મરવું છે તો ભીણો છે એનો જે હેતુ છે એને યુવતીને સંબંધ નથી તો કે નથી તો આ હેતુ પાર પાડીને પછી નિષ્ફળ જાય તો મરી જજે એ લોકો સારું તું ફ્રેન્ડ તરીકે તારું એટલું માનું છું વાત એ આટલા વર્ષ સુધી એન્જિનિયરિંગ નો ભીણ્યો એનો હેતુ તો જુદો જ છે મેરેજ ને એને કઈ લેવા દેવા નથી એટલે કામ ખોળવા માંડ્યો અને ભાઈ સુએજ ની એને કામ મળ્યું અને એ માણસે સુએજની નહેર મુખ્ય એન્જિનિયર એ વિશ્વમાં વાહવા થઈ ગઈ આટલી વાહવા થાય પછી કેટલા માગા આવે ના કેટલાને પાડવી પડે એના દોસ્તારે કીધું બોલ લે આવે આ ત્યાં તારો જે હેતુ હતો એ ત્યાં સફળ કર્યો એની પાછળ બીજું કેટલું આવ્યું વાત સાચી હોત તે દિવસે સલાહ ના આપી હોત વિચિત્રતા એ બની જે ના પાડી હતી એ જીવતી પણ આવી તેથી મારી ભૂલ થઈ ગઈ આને જવાબ આપો તમારી ભૂલ થઈ ગઈ બહુ સારું કર્યું બહુ સારું કર્યું કેમ ઘણી ચોઈસ મળી એટલે મને ગમતમાં કોઈ કીધેલું મને કે એક મોબાઈલ અને એક આ લગ્ન બે બાબતમાં એવું છે ને લીધા પછી ખરખર જ થાય થોડું મોડું કર્યું હોત ને તો સારું મોડલ મળે આવું આવું આવું મને કોઈ કહેતું એમ આચો ખોટું તમે જાણો પણ કહેવાય જો થોડુંક વેઇટ કર્યું હોત ને તો સસ્તું ને સારું लीधा पा बधा पछताता वेट करेतु आप जीवन नो मो सब कोई ना अपने खबर नहीं यलग वस्तु खबर एट मच्चे थी जीवन का समाप्त करे क्या बेसी जाए પરિસ્થિતિ એમ સફળ નથી થતી હેતુ ને વિચારે અને હું તો ભાઈ એ કહું આપણે તો અધ્યાત્મ માર્ગી છીએ ને આ લૌકિક વાત તો તમને કરી જ પણ જીવનનો એ મોટો હેતુ જ છે અને એ સમજણનો છે વિષય પણ જો મને ઘણી વિચાર આવે કે આત્મહત્યા જે કરી નાખે ને એ મરી જ છે ને તો મરી જ છે તો પછી આમ પલાઠી વાળી ભગવાન ભજવા બેસી જાતા હોય તો મરી જવું પછી ભૂખ શું ઠાકોરજી આવી જાય કે નહી કોઈ વિચાર જ નહીં આવતો ને આવા ઘણા કિસ્સા છે કે જેને વિચાર આવ્યા અને અંતિમ અને ઉત્કૃષ્ટ અને સાચામાં સાચું જીવનનું હેતુ તો ભગવત પ્રાપ્તિ છે પોતાનું આત્મશ્રેય કરી લેવું એ બીજા બધા તો જે છે દુનિયાદારીમાં તો બધું તમારે ડેવલપમેન્ટ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સક્સેસ થવાનું આ બધું હાલ્યા જ રાખે એટલે થોડી ઘોડી વાતો છે એ બધા ઠીક છે પણ મૂળ હેતુ તો આ છે આપણ આપણે સમાજમાં બધે એમ કહેવાય ને સ્વાર્થી ન થવું બહુ સાચી વાત છે પણ આ બાબતમાં સ્વાર્થી થવું હું ઘરનું કરું પરનું કરું છોકરાનું કરું છયાનું કરું બૈરાનું કરું એના સંબંધીઓનું કરું શાળાનું કરું સાઢુનું કરું બધાનું કરું એટલે મારું શું મારા આત્મા હું મર્યા પછી શું કરીશ શું થશે મારો આત્મા એ શું મારું કલ્યાણનું શું મર્યા પછી જ માળો વિખાઈ જવાનો છે એ કામ જાય છે કામ જાય છે પછી શું એટલે પોતાનો એ જે નિજ સ્વાર્થ છે કે મારો આત્મ શ્રેય કરે બહુ નાનકડી વાત વાત બહુ મોટી છે પણ બહુ ઇન શોર્ટ કહીશ રાજસ્થાનની અંદર ઈશ્વરદાન ગઢવી થયા એને જીવનની થોડી ઇન માહિતી તમને આપી બહુ મજાની વાત છે પણ એના પત્નીનું અવસાન થયું હેતાળ બહુ એટલે એને એટલું બધું લાગી આવ્યું દુઃખી થઈ જાય અને બસ એ જ વિચારો આવ્યા કરે હવે જીવવામાં કોઈ સાર નથી કારણ કે એને બહુ જ સારું પાત્ર હતું એ થયેલું ખાઈને પીએ નહીં રડા કરે ને પછી નક્કી થાય કે મારે મરી જવું છે ને જીવન યસ હોય બીજું કઈ છે નહીં એના કાકા એને બહુ સમજાવે એ બેટા આવું ના હોય તો કે ના બસ મારા માટે એક જ હતા હવે જે હતું એ બધું પૂરું થઈ ગયું મને કોઈ રસ નથી રસ નથી ઉડી જાય એ વાત સાચી છે તને પણ એમ મરી જવાનો અર્થ નથી ને તું મરી જાય ચલો તારું મન હળવું થાય તો મારી સાથે દ્વારિકાની જાત્રા કરી આવશે દ્વારિકાની યાત્રા ની હા પાડી કે ચાલો અને એમ થયું કે દ્વારિકા જવું ત્યારે તો બઉ લાગે યાત્રા કરીને પછી પૂરું કરશું શું યાત્રા નીકળ્યા ને એમાં જામનગર આવ્યા જામનગર વિભાજામ છોટી કાશી મહારાજા એ ત્યારે જે હશે તે મહારાજા જામછાએ એની કચેરીમાં તો બધો આ દાયડો ચાલતો હોય કાકા એ પેલા ને ઈશ્વરદાન ને કીધું ઈશ્વર હા મહારાજા બહુ સાહિત્ય પ્રેમી છે અને તને કવિતા બહુ આવડે છે કવિતા સહજ છે તો થોડીક કવિતાઓ મનમાં ગોઠવી લે બિરદાવલીઓ જામ સાહેબ હા તો શું છે આમનો ઈરાદો છું થોડું થાય ને પેલું જ થાય ને રાજા રજવાડામાં કદાચ પસંદ પડી જાય આ છે તો આનું દુઃખ ઓછું થઈ જાય બીજું એ કે થોડી કઈક દાન ભેટ મળે તો દ્વારકાધીશ દર્શન થાય ત્યાં બેટ કરવામાં કામ આવે આપણી પાસે બહુ કઈ છે એ વપરાતું જાય છે એને એમ કહ્યું કે થોડું જો કઈ મળી જાય તો આપડે દ્વારકાધીશ ની સેવામાં આવે છે ઈશ્વરદાનજી રાજ કવિ જામ સાહેબ છંદ બિરદાવજી બનાવી નાખી સહજ ને શીઘ્ર ફૂટે આવ્યા જામનગર સાહેબ કચેરીમાં જામ સાહેબ પગ મૂક્યો ખબર કરવામાં આવે ય યુવાન ફો કોઈ કવિ આવે છે કવિઓને બહુ રાજાઓ સન્માન આપણે આદર સત્કાર જે યુવાન આવે ત્યાં તો બિરદાલીઓ દાણી ફૂટે ફૂટ્યો આખી કચેરી દંગ થઈ ગઈ એકનો એક છંદ હું બોલું તમે બોલો અને ચારણનો દીકરો બોલે ભેદ પડે ને આખી એની જુદી છે એનો રણકો જુદો છે जाम साहेब सहित आखी कचेरी साई खुश थी खोश थे गया आखी डोली गई कचेरी अवाबीरस्त कहीं भेट सौगा तर एम गुरु पीताम्बर भट्ट ब्राह्मण ये जुए ये कह एटू जाम साहेब आपे पोता रीते नक्की न करें आव मोटी बात है એમના ગુરુ ની સામે જોયે અને ગુરુ ઈશારો કરે આટલું આપો એટલું જ આપવાનું છાતી ફાટ ફાટ થાય જામ સાહેબ સોને મઢી દઉં રાજમાં નાખી લઉં એટલી તમન્નાઓ અને એને થઈ ગયું આખી કચેરીની રેખાઓ ઉત્સુક હતી પિતાંબર ભટ્ટનું મોડું શ્યામ થઈ ગયું એટલે ઘણા લોકોને થયું કે હા વિદ્વાનો વિદ્વાન ઈર્ષા જ હોય આજે આ માણસ આવ્યો એટલે આમને મોઢું પડી ગયું અને હરખું નહીં આપે વાત એ સાચી પિતા બરોબર બે ત્રણ વાર મહારાજ ઇશારો કર્યો જોયું બોલો ગુરુ શું આપશું મહારાજ હું કહું તમે આપો છો પણ છતાં આપશો પૂછવાનું હોય મારે જગ વિખ્યાત વાત છે તમે બોલો એ આપી દો રાજ કેતા હોય રાજ આપી દો એમ આપશો તો ઘા એના માથામાં સાત જોડા મારો આ બીજો ફટકો ઈશ્વરદાન આટલી કચેરી આફરીને છે એમાં સન્માનની જગ્યા આવે કયો ચારણ બચ્ચો સહન કરે આપણે કોઈ સહન ન કરે ને આપણે સામે ઉભાને ખાતું મુજરો કર્યો ને એમ પછી ઈનામ હાથ જોડા માથામાં મારો એટલે શું કહી ચાપ ચાપ સાડા ત્રણ કરોડ રોવાડે ઈશ્વરદાન ખડા થઈ ગયા એક તો ચારણ પૂંછડી અડી જાય સાપ વળ લઈ જાય એમ ઈશ્વરદાનજી વળ લઈ ગયા અને એક તો મરણ્યો માણસ હતો પણ એના કાકા એ જાલી લીધો કશું કરતો નહીં પેલા તો ચારણો હથિયાર રાખતા જો પેટમાં ખોચી મારી નાખ્યો આને મરવું તો હતું જ કાકાએ સંભાળ લીધું બેસી જા કઈ બોલતું પણ આને નક્કી થઈ ગયું ચાલો ઉઠીને વૈયા ગયા હવે પિત્તાંબર ભટ્ટ હોય નહીં જામનગરમાં આવે નક્કી કરી નાખ્યું ઈશરદાને વાત એ સાચી આને આનો ફેસલો પેલા પાડવો હવે આ મારું અપમાન નથી સરસ્વતી નું અપમાન છે આખા નગરમાં વાત વ્યાપી ગઈ કે પિતતાંબર ભટ્ટે ખોટું કર્યું છે જામ સાહેબ ઉચ્ચારી શકતા નથી પણ એને થઈ ગયું ગુરુ એ ખોટું કર્યું છે પણ કહેવાય નહીં એને પિત્બર ભટ્ટનું ઘર ખોલી લીધું અને આજુબાજુ જાડી ઝાખરામાં છુપાય એનો ઘરનો દરવાજો ખુલ્લો હતો એમાં ફળિયામાં તુલસીનો ડુવો એમાં છુપાઈ ગયા ખુલ્લી તલવાય કાળની જીભ જેવી જેવા આવે કચેરીમાંથી ધાડ દઈને ઉડાડી નાખું બેઠા બારણું બંધ જેવા પિતા બરબટ આવ્યા એટલે બૂમ પાડી બારણું ખખડાયું એટલે અંદરથી પત્ની કીધું બારણું ખુલશે નહીં અરે દેવી કેમ નહી આજ તમે સરસ્વતીનું અપમાન કર્યું છે મને વાવડ મળ્યા છે યુવાન કવિ નું કચેરીમાં આટલું અપમાન માફી દરવાજો ન ખોલ હું વર્ધાંગના છું તમારે આ બહુ ખોટું કર્યું છે તમે આ ઈશ્વરદાન બેઠા બેઠા સાંભળે કે શું હવે મામલો શું થાય છે પિતા પર બોલ્યા કે દેવી ખુદ મહારાજા ન સમજે આખું નગર ન સમજે કે મેં શું કામ એના માથામાં જોડા મારવાનું કહ્યું પણ તમે તો મારા અર્ધાંગિની છો તમે મારો રહસ્ય જાણતા હો ને શા માટે એના માથામાં સાત જોડા મારવાનું કહ્યું એ મને પેલા પૂછો પછી તમે મને રોષ થાલો એટલે આને એમ થઈ ગયું પેલા જાણી લેવું ને પછી જ કંઈક કરવું તેનું કારણ શું છે એમ એટલે શું રહસ્ય બહુ મોટું રહસ્ય છે જો તમને સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય અને એ માણસને સમજાઈ જાય તો વાત પૂરી થઈ જાય એમ ઈશ્વરદાન વિચારક મારા વિશે જ છેલ્લા ઉપર આવીને બેઠા પાણીનો ગ્લાસ આપ્યો પાણી પીધું અને એમના પત્ની કહ્યું બોલો શું રહસ્ય છે તો કે દેવી મેં મારી જિંદગીમાં આવો કવિ જોયો નથી અને હું જામ સાહેબ કહું તો જામ સાહેબ પચીસ ગામ આપી દી મને કઈ નહોતી હયા છાતી ફૂટ એના કરતા જો દ્વારિકાધીશ ગુણગાન ગાય તો એનો બેડો કાળ થઈ જાય એટલા માટે એ રાજ રજવાડાઓમાં પોતાની વાણી વેડફી ન રાખે ને જો સુસુપ્ત જીવ જાગી જાય તો દ્વારકાધીશ ને ચરણે પહોંચી જાય એવો એ જીવ છે એ જાગી જાય એટલા માટે માથામાંથી બ્રહ્મ હત્યા લાગી જાય હા હા હા હા ઈશ્વરદાન તો તમારું શું કેવું છે તમે મારા આજથી ગુરુ હું તમારો શિષ્ય તે કણો તો હતો રોકાઈ ગયા તો તમારા માટે આ ઘર ખુલ્લું છે અને પછી એને ભાગવત ભણાવવામાં એ ભાગવત સાંભળે છે ઈશ્વરદાનજી ભાગવત સાંભળતા સાંભળતા રસ પીએ છે ક્યાંય પેલું દુઃખ તો ક્યાંય ઉડી ગયું એમના કાકાને કહ્યું તમે વતન જાઓ દ્વારકા છે એને કાકા મારે આટલું જ જોઈતું હતું એને કાકા પાછા ફરી ગયા ઈશ્વરદાનજી ત્યાં રોકાઈ ગયા પિતાંબર ને ત્યાં જ રે છે રાજકવિ માં જવાની વાત નથી જામનગર મારે ખબર પડી રતન તો અહીંયા જ છે પિતાંબર ગુરુ મને अल राजा नहीं ईंडू सेवायाराजू पाख स आख भगवत कथा संभा रस बांध कर भजन करे एम शक्ति तो पे दोहा कृष्ण भगवानी बदाज महात्मय लीलाओ एन हरि रस नंथ लख आखो ग्रंथ पूरा थी गये એ ગ્રંથ પૂરો થયા પછી અર્પણ કરવાનો હોય એને વિચાર થયો મારે દ્વારિકાધીશને માથા ઉપર ઉપાડી હવે દ્વારિકા ઉપડ્યા કે દ્વારિકાધીશ આ ગ્રંથ અર્પણ કરવું પણ ભાઈ ભક્તિથી એટલા ભરાઈ ગયા અને પિતાબર ભટ્ટના વેણ સાચા પીડા એ દ્વારિકાધીશ એક પગથથી ઉપર ચડે અને દ્વારિકાધીશ મંદિર એક પગથિ નીચે ઉતરે બે સામ સામે મધ્ય ગર્ભરૂમ આવ્યા અને ઈશ્વરદાન ઈશ્વરદાલી ભરાયો અને લોકમાં કહેવત વ્ય થઈ ગઈ ઈશરા સો પરમેશ્વર આવી એની ભક્તિ જા હેતુ સફળ થઈ ગયું એટલે મરી તો એ જવાના એક મહિલાને રાજસ્થાનમાં એના પતિએ છે ને બધા બધા હતા પણ અચાનક સહન નથી બહુ રડી એને આનો અર્થ શું આવી રીતે માર ખાવા પોતાના ઉઠીને રડી બહુ રડી અચાનક દિવાલ ઉપર રાધા એનું ચિત્ર જોયું કૃષ્ણના સ્મરણમાં લીન છે ને એવી રાધાનું આને થઈ ગયું ઓહો આવા ધણીના માર ખાઈને જિંદગી બરબાદ કરવી એના કરતા કૃષ્ણને ના વરું બધું છોડીને વૃંદાવન ગઈ અને રાજસ્થાનની બીજી મીરા થઈ ધ્રુવ લ્યો એના એના માતાએ એના પિતાએ ખોળામાં ન બેસવા દીધા અપમાન થયું તપશ્ચર્યામાં ગયા ધ્રુવ ક્યાં પહોંચ્યા જેન જેને લાગ્યા લાગ્યા ઈશો બાણ લાગી જાય ગૌરવ ના બાણ છે આ બેઠા થઈ જાય કામ થઈ ગયા જીવન નું પરમ લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ કરવા વેડફવા માટે જીવન નથી વ્યથિત થઈને દુખિત થવાનું જીવન થાય બધે તકલીફો હોય નિરાશા આવે બધું જ આવે પણ કઈ દુનિયાદારી ના હું તો કામ કામ ન સૂજે તો હરિભજન કરી લેવા જેવું ખરું કે નહીં अच्छे ये करिए तो पीछे वो ठाकुर जी तो आप महामूल जीवन यने बर्बाद न कर युवा होमोशनली तो भांगी पड़वा जरूर नहीं पड़ो हेतु कहीं भगवने गोती राखो हे एम मानी आत्मविश्वास भगवान विश्वास यनी सतत पुरुषार्थ અર્થ જ છે કે સત પ્રયત્નશીલ આળસુ ને પ્રમાદી એ યુવાન નથી આ બીજું સૂત્ર છે ભગવત શ્રદ્ધા ભગવત ભક્તિ એ યુવાનને માટે દરેકને માટે એ ઉપયોગી છે પણ સાથે યુવાન એટલે અજ્ઞાંગા જેવોથી બેઠો હોય જયારે ત્રણ વાર બોલાવે હે કરે એને યુવાન કહેવાય યુવાન તો નાગના કીવ્રતા તેજ તણખો હોવો જોઈએ ઘણા આપણે એમ જોઈએ તો લગભગ એને કહેવાનું મન ન થાય કે યુવાન છે હેલા જાતા એમ લાગે લુગડા વાહે રહી જાય છે અમે લાલજીભાઈ છે ને એક વાર ક્યાંય ક્યાંક આવતા બંધ હતો એક છોકરો દરવાજો ખોલવાનો હતો પણ એને બહાર સાયકલ ઉભી રાખી પૂછી પૂછી નામ કર્યું પછી આમ લાગ્યું દરવાજા મંદિર ગયો લાલજીભાઈ કાતા ટાઢો ઠીગડા જેવો છે એટલો બધો ટાઢો કેવી ચપડતા હોવી જોઈએ આ ગાડી ઉભી છે સંતો ઉભા છે અરે સંતો કોઈ પણ હોય ફટાફટ આમ કામ થવું જોઈએ બરફ નો ગાંધો જોઈએ બધો એટલે શ્રમથી ફરેલો હોવો જોઈએ બસ યુવા શ્રમ થી થાકવો ના જોઈએ પરિસ્થિતિ આવે જ એ હોય મહાભારત ના શું પરિણામ આવશે કોને ખબર હતી અર્જુન ને ખબર હતી આચાર મેચ રમાય છે એવું શું હોય ને પરિણામની શું ખબર પડે છેલ્લા દડા સુધી એવું જ જીવનનો છેલ્લા બોલ ના પડે ત્યાં સુધી કાંઈ ખબર ના પડે જિંદગીની છેલ્લા બોલ સુધી એનો સસ્પેન્સ જ હોય પુરુષાર્થ સતત એક કંદઈ ત્યાં દહીંની કોઠી ભરેલી એમાં મારા રાતે આવીને બે દેડકા પડી ગયા કેટલું જાજુ દઈ ને એમાં બે ભાઈ બંધ હતા તરત બે મિનિટમાં કામ પૂરું થઈ ગયું બીજો હતો ને એક મરી થોડું જોવાય મધ પુરુષાર્થ સતત કરવો જોઈએ ને શ્રમ શ્રમ એજ પારસ મળે એ મળો યુનિવર્સિટીમાં સાંભળી ગયો છે છલાંગ ઉપર છલાંગ એને ખબર છે કોઠી ઊંચી પણ ગમે એટલું થાય અને એ દોડા દોડી વફાણ વફાણ ઘડી બેસે નહીં ચારે બાજુ ઘુમડ મારે આઈથી નીકળજો નીકળજો એમને આખી રાત ગુદકા મારી રાખી એમનું તેઓ દહી હતું ને તે માખણ થઈ ગયું માખણ નો પીંડો હતો પીંડા ઉપર બેઠો એટલે બોલો હવે માખણ કરો ડૂબે ઓલો ડૂબીને તળી હોય માખણના પંડા ઉપર નીરાય બેઠો આમ હાશ બચી તો ગયા હવે સવારે ઓલો કંદો આવ જીવન થી ગયો યુવાન એટલે સતત શ્રમ છે શ્રમ પરસેવાથી નાય એ યુવાન કામ જોઈ એના હાથ છે ને કામ ન મળે તો ખંજવાળું પડવી જોઈએ આ તો કામ ચીંધો તો ખંજવાળું તમે કરનાક બે પ્રકારના છે એક શારીરિક શ્રમ બીજો માનસિક શ્રમ આજે માનસિક શ્રમ વધતો જાય છે ટેબલ વર્ક છે કોમ્પ્યુટર ઉપર છે પેલું છે ઓફિસ વર્ક આજે શારીરિક શ્રમ સાવજો ઘટતો જાય છે શારીરિક શ્રમ ની બહુ મોટી જરૂરિયાત છે હેલ્ધી માઇન્ડ માટે પણ અને હેલ્ધી બોડી માટે પણ શારીરિક શ્રમ તો જોઈ વિચિત્રતા તમને લાગશે કે વિચિત્રતા છે ઓફિસ માં આરામથી બેસવું ગાડીઓમાં ફરવું પાંચ ડગલા જવું હોય તો કાર વગર જવું નહિ ઘરે હોય તો ઘરવાળા હોય તો કચરા માટે નોકર વાસણ માંજવા માટે નોકર શાકભાજી રસોડા માટે નોકર કપડા ધોવાના નોકર ગાર્ડન હોય તો એ બધી કાપવા માટે નોકર સાફ સફાઈ બધું જ નોકર અને મશીન માં કામ કરાવવાનું અને પછી બે જણા જીમખાના જઈને મશીનારી બથોડા લે પૈસા દે અને વાંદરા જેમ આમળસેડા લીએ એટલે ઘરમાં કસરત કરો લાખ દોઢ લાખ ની ખુરશી લે વાયબ્રેશન કરે કોદાળી લઈને સરસ મજાનો બગીચો થાય બે ટમેટા વાવો તુલસી ને બે છોડ વાવો બે ગલગોટા ફૂલ વાવો કોદાળી ને ખોદવા માંડો આખું સર વાઇબ્રેશન થઈ જાય છે ખુરશી બેઠા અને હવા લાકું ડાડે જુદા કોઈ હોય કોઈ ખુરશી માફ કરજો ગણિત હોય આવે ખુરશી હોય એટલે ટ્રેડમીલ લઈ આવે એટલે ગાંડું ન થઈ ગયું હોય શ્રમ નહી તો ઘરમાં છે ઈ શ્રમ કરવો કરે તો શું ખોટું છે તો આની કઈ જરૂર પડે આપડે બહુ વિચિત્ર જિંદગી અત્યારે આ બધી જીવાય છે જે જરૂરી શ્રમ ચાલીને શાક લેવા જાવ જાય પછી કસરત વ્યાયામ શાળા પૈસા ચૂકવીને દોડ શું કરો કાનમાં ડિટેડા ભરાવે નાનકો બરમુડો પહેરી નીકળ્યો અને એવા ઘણા શિયાળામાં નીકળે હું ને પછી ન નીકળતા જાડું આવું ડાબરના પીપળા જેવું શરીર હોય એટલું જ બરમૂડું પહેરે હાથી નું મદન્યું રૂમાડે હોય ને જે કોઈ સેજ અડી જાય ને તણ ગોતા ખાઈ જાય બઉ વિચિત્ર પેલા છે ને સારું સારું મેવાન મીઠાઈ ફેટવાળી નાન તે વસ્તુ બધી છે ને ખાઈ ખાઈ ને ત્રીસ વર્ષ સુધી છે ને શરીરના વજન વધારે પછી હવે અમે કઈ નથી ખાતા હવે હું ખોડું ખાય છે પછી માપમાં રાખ્યું હોત તો માપમાં રાખ્યું તમે એસી વર્ષ સુધી તમે ફાકડા મારત લો આ બધી વિચિત્રતા છે ને એટલે આ ઉપયોગી વાત છે શ્રમ શ્રમ અધ્યાત્મ માટે પણ જરૂરી છે શારીરિક શ્રમ જોઈ એટલે યુવાન છે કે જે સતત શ્રમ માંગે ગુરુ નાનક સાહેબ એક નગરમાં બધાય તો એક જણા પાણી જળ પીવા માટે ગ્લાસમાં ધર્યું એટલે નાનકદેવ આમ લેવાઈ ગયા એના હાથમાંથી પણ જેવા હાથમાં લેવાઈ ગયા એના હાથનો સ્પર્શ થઈ ગયો નાનકદેવને તો એટલો બધો કોમળ અને મુલાયમ હાથ તો નાનકદેવ પેઠ નીચે મૂકી દીધો કે હું તારા હાથનું જળ નહીં પી શકું કેમ બાપજી આટલા બધા કોમળ હાથ લાગે છે કે તો કોઈ શ્રમ જ નથી કરતો તો કે પ્રભુ અમારે તો ખૂબ સંપત્તિ છે એટલે નોકર ચાકરનો કોઈ પાર નથી આપના માટે પાણીનો ગ્લાસ ઉઠાવીને લાવ્યો બાકી અમારે તો કંઈ કરવાનું હોતું જ નથી હું તારા હાથનું જળ નહીં પી શકું તમે ભલે સંપત્તિવાનું હોય તમારું કામ જાતે કરો એટલો તો શ્રમ હોવો જોઈએ કુદરતનો ન્યાય છે કે એને તમારા ગૌરવથી તમે થોડું કામ તમારા માટે કરો હું નહીં પી શકું ન પીધું જળ લિંકન પ્રેસિડેન્ટ થયા છે તો ઓફિસે જતા પહેલા પોતે પોતાના બૂટને પોલિશ કરતા હતા એમાં એને કોઈ પત્રકાર કે કોઈ મિત્ર આવી ગયા એમણે જોયું પોતાના બૂટ પ્રેસિડેન્ટ અમેરિકાનો એ પોટ પોલીસ કરે એટલે પેલો તો કે તમે આ શું કરો છો આ સારું ના કહેવાય પોલિશ કરતા કરતા બુટ પોલીસ કરતા કરતા લિંકન કે કેમ સારું ન કહેવાય હું કોઈના બીજાના બુટને પોલિશ કરતો તો કદાચ પ્રેસિડેન્ટ તરીકે સારું ન કહેવાય હું મારા પોતાના બુટને પોલીસ કરું એ તો ઉલટાનું સારું છે કે હું મારું કામ અને જાતે કરું છું હું મારું કામ બીજા કરે એમાં મને શરમ થવી જોઈએ બાકી મારું કામ હું મારા માટે કરું એમાં મને જરાયે શરમ થવી ન આજે માણસને પોતાનું પોતાનું કામ કરતા પણ શરમ આવે છે એટલો શ્રમ કરવા તૈયાર નથી એનાથી ને મને આ રાત તો કદાચ ભૂલાતી જ નથી આવી વાત નીકળે ત્યારે ઘણી મને યાદ આવી જાય ત્યારે મને તમને કેટલું ફીલ થાય છે તમારી વાત છે અમે ટ્રેનમાં મુસાફરી કરતા મેં એક દ્રશ્ય જોયું ને એ હું તમને કહું છું એક માણસ આમ સીટ ઉપર બેઠા પૈસા ટકે સુખી હતા હશે દસ વર્ષનો છોકરો બુટ પોલિશ કરવા ટ્રેનમાં ચડી જતા હોય એ છોકરો એની સામે બેઠો હતો પહેરેલા એના ખોળામાં પેલો આ બૂટ રાખ્યો તો અને પેલો એને પોલિશ કરતો હતો એટલે તમે માણસની તો ઇજ્જત કરો પેલા ગરીબાઈથી બિચારો ભલે એની રોજી કમાવા માટે આ કરે છે પણ તમે આદરથી એને બૂટ કાઢીને તો આપો આમ આ ગર્વ કહેવાય અને પેલો એના બૂટને પોલિશ કરાય મને એટલું બધું થયું ઓ આ ભગવાનની પ્રતિકૃતિ માણસ છે એનું અપમાન કરે છે પેલાને દુઃખ છે ઉલટાનું એમ થવું જોઈએ કે આટલું નાનું બાળક એને પેટનો ખાડો પૂરવા માટે આવું કામ કરવું પડે છે એની આજે બળાઈ ફેંકવાની છે આદરથી એને આપવું જોઈએ સાવ માણસ સંવેદનહીલ પોતાનું કામ જાતે કરવું ભલે ગમે તેટલી સમૃદ્ધિ હોય શક્ય હોય તેટલું બધું કામ જાતે કરવું જોઈએ પોતાનું કામ જાતે કરવું અને પોતાને સોંપાયેલું કામ કોઈ પણ જગ્યાએ ઓફિસમાં ગમે ત્યાં જ્યાં હતા કર્તવ્ય કર્મ જે છે એને ચીવટથી કરવું અમે અમેરિકા હતા ને એક જગ્યાએ ઘેરે બેઠા હતા એને ત્યાં બે ફીટ કરવાના હતા તો તમારા જેવડા જેવડા બે જુવા આવ્યા પણ ભાઈ ગાડીમાંથી ઉતર્યા એસી લાવે બધું ફિટ કરે ચિત્તો હોય એટલી ચપળતા હું તો જોયા જ રાખું મિત્ર આપડે દેશમાં તો દેખાતું જ નથી આપણે તો કોઈ કારીગર આવે આ આવે અર્ધો પછી બીડી પીવે હવે ચા પી ના હમણાં ચા પી આવે ત્યાં વળી પાછા ગુઠા થઈ જાય વળી પાસે હજાવે અર્ધ કદાચ અર્ધો ટક તો નીકળી જાય આપણે બે ફીટ કરવામાં એ છોકરાએ કલાક ની અંદર બે મશીનો ફીટ કરી ફટ કરી ગાડીમાં ચિત્તાની ઝડપથી ચડી સરસડા નીકળી ગયા હું જોયું જ રહ્યો આ કર્મ કહેવાય કર્યું કર્મ કહેવાય કર્તવ્ય કર્મ એમાં દિલ ચોરી નહીં પોતાનું કામ જાતે કરવું કામ કરવા ન મળે ત્યારે યુવાનને શરમ આવી જોઈએ ચાલો આજે આખા દિવસમાં મને કોઈ શ્રમ થયો નહીં એનું એને દુખ હોવું જોઈએ અને બીજી વાત કે પોતાના માટે તો કરવું જ પણ નિઃ માટે બીજાને માટે પુરુષાર્થ કરે સેવા કરે એ યુવાન છે એક બે છોકરા એના પિતાજી ગુજરી ગયેલા એને માતુશ્રી કીધું જાઓ બેટા સામે ગામ પ્રસંગ છે તમે ત્યાં જઈ આવો પણ જોજો ભા થઈને આવજો કાઠી દરબારોમાં ભા એટલે બહુ મોટી માન મોટો વ્યક્તિ ગણાય વડીલ ગણાય ભા થઈને આવજો બે અઢાર સોળ વર્ષ ના છોકરા કાઠી દરબાર ભા થઈને આવજો સામે ગયા ગામનો ચોરો કાઠી દરબાર હોકા વેચમાં પીડ્યું હોય ઊંચો પથાર નો બિલ્ડિંગ હોય મોટો આવ્યો સીધો પગથ ચડી અને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયો અને હવ ને યાર હોકો પીએ પાણી વાત પાણી પીએ કહું બા કહું બા પીએ વાતો સાંભળે તડાકા નાનો છોકરો ને પગથિયા પાસે ઉભો રહ્યો જે કોઈ આવે એને બૂટ ચંપલ હરખા મૂકે જોડા હરખા મૂકે કોઈને પાણી આપે કોઈને આપે કોઈને હોકો ઠરી ગયો ત્યાં લાવી દે કોઈ રાખ ઠલિયા આવે કોઈને આ કરે કોઈના પાઘડા મૂકે કોઈ આવે એને આદર સત્કાર આપે કામમાં છૂટી ગયો અને પેલો બધા ને એને ભા થવાનું કીધું ને ભાઈએ કે મોટા ભા થઈને આવી ગયો એટલે કોઈ મેળા થઈને ભા થઈને બેસી ગયા એટલે બા આપણને કે તું ભા થઈને આવ્યો હવે થયું શું ઓનો છોકરો દોડે દોડીને બધી સેવા મીંડો કરવા બધા કલાક જેવું કાઠી દરબાર છે આ નાના ભા ક્યા ગામના છે મારા દોડી દોડીને હે ભા ક્યાં રેવા એને બધું પૂછ્યું પછી આની હા મોજો કે આ ભાઈ ગધનો આ ક્યાં ગામનો છે બેઠો એ ગજનો થયો અને પીરસવામાં બધા તમે નવરો ના પડે ઘરનું કામ હોય ને એમ મંડી જાય અને મોટા ભાગના બધા ભજીયા તળાય લાવજો જ રાખ ચાખી લીધ બે દાણા ભજી દોડી બધું કામ કરશે બધું કરશે અમુક બધું બરાબર થાય છે વાંધો નથી કેટલી બધી શરમ વાત છે ક્યાય સેવા ક્યાંય શ્રમ ક્યાંય પ્રવૃત્તિ ગોતી લે ને સામેથી કોઈ દેવા થોડું આવે ગોતી લે અને ગોતે સમાજની દ્રષ્ટિ છે મદદ કરે તો કઈ કામ સૂજે પોતે ગોતવું પડે ઘણા બધા એવા કામ હોય છે પોતાની સૂજ હોય તો થાય વિદેશની અંદર એક જણો હતો ને તો પત્ની હતી ને કેવી આ તો ખાલી વાત છે આડ વાત પણ કીધા વાગે પત્ની વાળ સજાવતી હતી બધા પણ આ વાળ હરખા રહેતા નતા બધા વિખરાઈ જતા બેઠા બેઠા પેલા ને એમ થયું કે આ વાળ હરખારી એવું થઈ શકે ખરું એમ એટલે એક વાયર લઈ આવ્યો વાયર આડો વાળી આમા કરી અને પિન ક્લિક જેવું કર્યું અને આમ ભરાવી દીધું સરસ છે તો કે બસ સરસ છે ને આનો ધંધો કરવા જેવો છે લ્યો અને એને બહેનોને માટે જાત જાતના બક્કલ એની ફેક્ટરી નાખી અને લાખો ડોલર કમાઈ ગયું કામ જડવું જોઈએ પ્રવૃત્તિ હોય સેવા કરવી હોય એને જડી રે ન કરવી હોય ને કઈ જડે નહીં શરૂ યુવાન એ છે કે જે સેવા કરે પરા અને નીચે ટેલ મળે તો માને ભાગે બઉ મોટી વાત છે ભાઈ તપ કરી ના શકો વ્રત કરી ના શકો અખંડ ભજન ના કરી શકો ધર્મ દ્રઢ ના રાખી શકો વૈરાગ તો ગોઈતો ના જાડે જ્ઞાન તો નામ ના લેવાય અને અક્ષરધામમાં જવું બહુ કઠણ વાત છે લાધા ઠક્કર શિવજી મહારાજ પાસે મળવા એવા અક્ષર વળી બહાર નીકળ્યા મહારાજ મહારાજ લાધા ઠક્કર ને કે લાધા ઠક્કર અમારું અક્ષરધામ કેટલું છેટું છે તમને ખબર છે એ મહારાજ બહુ દૂર જો લાખ લાખમણ લોઢાનો ગોળો ત્યાંથી નાખે તો વાયુને લેરખે ઘસાતો ઘસા પૃથ્વી ઉપર આવે રજગેડો રજ થઈ જાય એટલું છેટું છે ત્યાં કેમ પહોંચાય મહારાજ બહુ કઠણ તો કે મહારાજ મહારાજ કે અત્યંત દ્રઢ આત્મનિષ્ઠા હોય અત્યંત દ્રઢ બ્રહ્મચર્ય હોય અત્યંત વૈરાગ્ય હોય અને મહાત્મે સહિત પૂર્ણ ભક્તિ હોય આવા બધા સાધનો જે સંપન્ન હોય એ ત્યાં જાય બાકી કોઈ ઘરે નહીં તો લાધા ઠક્કર તો ઢીલા પડી ગયા એટલે મારા આટલું બધું તો અમારેથી થાય આત્મનિષ્ઠા અને આ બધું તો અમારે ઉત્તર દક્ષિણ જેવું કહેવાય તો જવું છે જવું છે તમારી પાછળ પાછળ હાલ હે દાદાના ઓરડા ચણાતા જે અત્યારે વાસુદેવ નારાયણ આગળ પાછળ ઓરડા ચણાતા ત્યારે મહારાજ કેટલું ચણાય છે ને હા ત્યારે માટી થી કામ થાય ને પીંડા વાળી વાળી ચણાય મહારાજ કે પીંડા મંડો અંબાવો એટલે બસ આ સેવા કરો અક્ષરધામમાં જા નથી બીજું કરી શકતા તો આ કરો એ સમર્પણ સાથે બાકી એમ ન માને અમે હતા તો થયું તો વાત આખી વિપરીત થઈ ગઈ એટલે કોઈ પ્રસંગ હોય ત્યારે એમ સમજે કે કેવો ભગવાનની કૃપા છે કેવી સંતો ની ભક્તોની કૃપા છે કે મને લાભ આપ્યો એક સીધું સાધુ સાધન છે એટલે નીચે મળે તો નાનું નાનું કામ કરે તો પાર પડી જાય મોટા મોટા બઉ મજાની બીજી વાત કહું શ્રીજી મહારાજ ની હો જીવા બાપુ આમ તો વિરોધમાં વર્તનારા દાદા ખાચર કાકા પણ આમ પાછા અંતર આમ સંત નું બધું મહાત્મી ખરું પણ દાદા ખાચર ને લીધે બધી ગડબડો ચાલે રાખે મહારાજના સંતો રાખેલું દરબાર ગઢમાં પોતાના જીવા થોડા દિવસ ટાણું થયું એટલે પછી શ્રીજી મહારાજ પણ પધાર્યા સંતો પંક્તિ પડવાની હતી એટલે જીવા કે એના માણસો તો હોય નોકર ચાકર તો દરબાર છે હલો આ પાણી મૂકો આ પેલો વાસણ મૂકો આ પેલું પથરણું લાવી લાવો આ પેલો જમવાનું અહીં લાવી દો આમ આમ બધું કરી રાખે શ્રીજી મહારાજ આમ હઈ છણ છગલા વાળી પાક બાંધેલી મોજડી પહેરેલી હાથમાં નાનકડી એક હાથમાં ગુલાબનું પુષ્પ એક હાથમાં રૂમાલ મન મન હશે જીવા સામે જોઈ રાખે જીવા કે મહારાજ કેમ હસો છો તો આ તમે કહો છો ને આ પાણી મુકાવી ડોલ મુકો પતળું મૂકો એટલે હસું છું તો કેમ મારા તમે જાતે કરો સેવા તો તમારું કામ થાય જેવા બો કે મહારાજ આ હું જમાડું છું એ મારી જ સેવા છે ને એ ક્યાં કોઈ બીજાની છે તે હું હવે પાણી પથરણા ભરી દઉં તો જ સેવા ગણાય આ જમણ જ બધો મારા તરફથી છે તો બઉ સમજવા જેવું છે અહી રાખી લીધા જેવી વાત છે આપણને એમ જ થાય કે મારા તરફથી રસો છે હું જ સેવા કરું છું મારી જ સેવા છે ને બહુ માર્મિક વાત મહારાજે કરી પ્રભુ હું જ જમાડું છું તો આ સેવા મારી જ છે ને ક્યાં બીજાની છે પછી હું વાસણ મૂકું તો આથી આ બધું કરું તો જ મારી સેવા ગણાય શ્રીજી મહારાજે બે જવાબ આપ્યો દરબાર તમે નારદજી નું નામ સાંભળ્યું અરે મહારાજ નારદજીને કોણ ન સાંભળ્યું કોને ન નારદજી નું નામ યાદ હોય એમ ને નારદજી આખી કથા તમને યાદ હશે સાધુઓ ચાતુર્માસ રેવા સાધુઓની નારદજી નારદજીને બધું આખી દુનિયા ઓળખે છે પૃથ્વી રહેશે ત્યાં સુધી ઓળખશે જે યજમાને ચાતુર્માસ રાખ્યા હતા એને કોઈ ઓળખે છે કેવી સરસ વાત ખુદ અમે પણ નારદ નારદ કરીએ છીએ સંત સેવા હાથે કરે એ તરી જાય છે એમ ન માનવું કે રોટલો દઈ દીધો પલાણો દઈ દીધો પૂરું થઈ ગયું કરવાનું તો આ છે કેવી મોટી શ્રમ હાથે શારીરિક સેવાનો કેટલો મહિમા છે ગણવા જેવું છે કોઈ પણ જગ્યાએ જાય ને આપડે કથા પ્રસંગો હોય ને લગભગ જમણવારું જયારે થવાનું હોય ને એ સમય આસપાસ માટે ઓડિયન્સ ખડકાવા સતનારાયણ કથા તમે બેસાડો કે કરતા હોય છે ડંકા ગણે બાય બેઠા બેઠા એક અધ્યાય વંચાય એક ડંકો વળે એટલે ઝાલો ડંકો મારે બેઠા બેઠે ચાર ધ્યા હવે એ કર્યો હાલો પછી બધા ગોઠવાય જાય શ્રમ કથા સાંભળવી જે હેતુ માટે હોય તે સાંભળ્યા પછી પ્રસાદ લેવો એ યોગ્ય છે મફતનું ક્યાંય ન ખાવું અને સેવા મળે તો ગાંડા થઈને કરવી ભૂલી જવું નાનક ન માનવી અમે આ ન થાય અરે શું ના થાય ભગવાન શ્રી કૃષ્ણ રાજસુ યજ્ઞમાં બધી સેવા વહેંચણી થઈ ગઈ પછી શ્રી કૃષ્ણ ભગવાન કે બધાને વહેંચણી થઈ છે ભીમને અર્જુનને દુર્યોધન ને બધી હું કઈક સેવા કરે પ્રભુ આપ દર્શન આપો ના હવે કોઈ પણ બોલશો નહીં અને હું કરીને જ રહીશ અને વાત એ સાચી ઠાકર બોલી કરીને જ રહી મારી એક જ સેવા હું લઈ લઉં છું સાધુ સંતો ઋષિઓ જે કૃષ્ણ ભગવાન શ્રીજી મહારાજ સ્વામિનારાયણ પ્રભુ લોજમાં પધાર્યા લોજમાં પધાર્યા હતા ગોંદરે છાણ ભેળું કરવા જાય ક્યાં બ્રહ્માંડો અને ક્યાં છાણ મેળવે આજે કોઈને કયો જાય જયારે બે છાણ પીડ્યું છે લઈ આવજો ગંધ બહુ મારે આવું કામ આપડે ના કરે થાય છાણ મેળવે બોલો અને એલો સેવકરામ ખાવા અનાજ ના આપ્યું સેવકરામે તો બે મહિના સુધી એના મળતર જાડા સાફ કર્યા સહજાનંદ સ્વામી વન વિચરણ ટાઈટ પ્રોગ્રામ હતો જે તારીખે લોજમાં પહોંચવાનું હતું એનામાં ડેસ્ટિનેશન તરીકે તો નક્કી જતું અને એમાં બે મહિના એમણે કાઢ્યા વચ્ચે કેટલું કાપી નાખ્યું છે ને જવાનું સાવ ખાવા નદી એટલો કૃતજ્ઞ પોતાના માટે મંગાવે પોતે બધું જમી જાય અને વરણી ભૂખ્યા રે સહજાનંદ ભૂખ્યા રે ભિક્ષા મળે તો જમે પણ એના બગાડી મૂકે મણમૂત પથારીમાં થઈ જાય એ બધું ધોય સાફ કરે સાજો થઈ ગયો બે મહિને પછી હાઈલા માર્ગે મણ યકનું પોટલું માળા લઈને દસમા વચરામ માં કીધું પછી અમે જાણ્યો કે તો સાવ નકશી કૃતજ્ઞ છે પછી એમનો ત્યાગ કર્યો પણ કેવી સેવા બે મહિના સુધી કોણ કરી બે ત્રણ દિવસ કરીને પછી હવે બાપુ તમારો હોબાળ લઈ આમ જ કરીએ હા છે પરિસ્થિતિ આવી ગઈ છે પણ હવે બે ત્રણ દિવસ કરીને હરકું કરી પથારી કરી પછી જો ગામમાં જઈને ખબર કરી આવે કઈ સાધુ પીડા કરજો પોતે બે મહિના એટલે કઈ સામાન્ય છે બે મહિના સુધી અને એ ઝાડા મૂત્ર ધોવાના ઓહો હો હે અને વડતાલના ગરડાના મંદિર થતા હોય આ મહારાજ પોતાના મોડીડા ઉપર પથરાઓ ની ઉપાડી ઉપાડીને પોતે લાલ એક પથ્થરો ઉપાડીને મહારાજ મંદિર માટે દાદા ના દરબારમાં મંદિર થતું હતું ગોપીનાથજી મહારાજ તો એમાં પથ્થરો માંથી ઉપાડી ગેલાને કાંઠે સંતુ ને હારી નીકળ્યા બાપુ મળ હું લઈ લઉં લાવી ઘણા પીડા લેવા હોય લિયો ને બીજો લ્યો આમ ભલે રહ્યો અને મંદિરના કામ થતા બડતાલના ગરડાના તો વચ્ચે વચ્ચે કોઈ આગો પાછો ગયો તો શ્રીજી મહારાજ પોતે ચૂનાના તગારા આપ્યા છે લઈ કડિયા ખોટી થાય છે અને પછી જે કામ સંતો સેવા કરતા હોય એને બધમાં ગાલી ગાલી કચરા વાળા ગારા વાળા શરીર હોય ને એ ભેટે એટલે બધા સંતો ભક્તો કે મહારાજ તમારો વસ્ત્રો પેલા થાય છે મહારાજ કે ગારો નથી આ ચંદન છે ચંદન છે ચંદન છે સેવામાં પાછો ના પડે એ યુવાન છે સેવા લે એ યુવાન નથી પણ બીજાની સેવા કરે એ યુવાન છે એ જ યુવાન એનું ગૌરવ સમજ્યો છે બાકી ગર્વિષ્ઠ છે મારાથી આ ના થાય રાખીને બેરે રાખે મારાથી આ ના થાય ગર્વ છે પણ ઝૂકી જઈને બીજાની સેવા કરે અને પોતાની સેવા બીજા પાસે ન કરાવે તો એ યુવાની નું ગૌરવ કર્યું સેવાના ફળ છે ભાઈ શબરી મતંગ ઋષિના આશ્રમ ને વાળે ચોળે સરોવર સુધી જવાનો રસ્તો સાફ કરે એમ કરતા કરતા ઋષિને અંત સમય આવ્યો શબરીને કહ્યું શબરી હા મારો દેહ પડવાનો સમય અરે ગુરુ મારા તમે જાઓ તો હું શું થાય મારા તે આટલી બધી સેવા કરી છે જ્યાં મારા તને આશીર્વાદ છે તારે રામને ગોતવા જવું નહીં પડે રામ તને ગોતું ગોતતો આવશે અને સબરીને દ્વારે આવ્યા સેવા કરી આવે છે બધી વસ્તુ પુરુષાર્થી નથી થતી એ યાદ રાખજો જુનાગઢમાં અચિંત્યાન બ્રહ્મચારી જેને હરી લીલા કલ્પતરો ગ્રંથ રચ્યો છે શ્રીજી મહારાજના જીવન ચરિત્ર વિશે એમના શિષ્ય શાંતના બ્રહ્મચારી અચિંત્યા બ્રહ્મચારી વ્રત થયા આપણે ત્યાં તો એવું બધું છે રોકડું છે ને શ્રીજી મહારાજે પોતે કહ્યું મારા જન ને જરૂર મારે આવું વિરુદ્ધ એને બદલે સર્વેજન નહી જણા એ તો કોઈ જાણે સમજે તો ખબર પડે બ્રહ્મચારીને કીધું અચિંત્યાન બ્રહ્મચારી એમના શિષ્ય શાંત શાંત હ એને ટૂંકા નામે કહેતા શાંત હા સ્વામી હવે મારા ધામમાં જવું છે રડવા મળ્યા પ્રભુ તમે ઘણા દિવસે જમતા નથી કંઈક જમો હા રાતનો મોડો ટાઈમ થઈ ગયો જા તારો આગ્રહ છે ને પૂરણપોળી બનાવી કઢી પૂરણપોળી એમ ના થાય જલ્દી એ જેને ખબર હોય એમ થાય તુવેરની દાળ બાફવી પડે બાફ્યા પછી પછી એને પાછા શીરાની જેમ શેકવી પડે ઘીમાં લઈને શેકે એમાં ખાંડગોળ નાખો ને નાખે પછી ઘઉંનો લોટ રોટલીનો બાંધે એને પાછો લુઓ બનાવે એમાં વણે એમાં પેલું પાછું પૂરણ ભરે મસાલા નાખેલું એ પાછું ફરીથી વણે ફરીથી પાછું શેકે અને પછી એને ઘીમાં જબોળે ત્યારે પૂરણપોળી થાય બીજો હોય તો શું કેવું બરોબર જમવાની વાત બરાબર ખીચડી કઢી લોલે સડસડાટ જઈને જલ્દી જલ્દી જઈને પૂરણપોળી તેથી કુકર નતા કે ત્રણ સીટી તુવેરદાર બફાઈ જાય નઈ એ સેવાય શીખવી જોઈએ ને તો ચૂલો ફૂંકવામાં જ કલાક કાઢી નાખે ગુરુ રાહ જોઈ રાખે સરસ મજાની પૂરણપોળી કેટલી જમવાની એક જ જોઈતી હોય બે માંડી એટલું હોય એટલું જ બનાવી લાવ બે માણસ નું એક જણા રસોડું હોય અધમણ લોટ બાંધે ઘણા એવા બહુ બગાડ કરતા હોય છે એટલી વાટકી ભાત પતી જતા હોય તો અડધી તપેલી રાંધે પછી વધી પીડે ગણતરી કરો આવું અનાજ બગાડ પણ કરવામાં ભારત સર્વ થી આગળ છો થાળી ની અંદર જોઈ ને ઘણા થોડું થોડું બધા મૂકી રાખે આપણે કે શું કામ મૂકે અનાજ બગાડ બધા એક એક ભજી એક એક એક આ બધું મૂકે કેટલું જાય તો કે સામે આ છે ને આઉટ ઓફ મેનર કેવાય છે બધું ચાટીને ખાઈ જાય એ બધા એમ કે ભૂખાળો છે બધું ચાટી ગયું અરે ભાઈ એવી મેનર બગાડ ઠીક છે જે હોય તે બગાડ અનાજનો ન અન્ન છે એ બ્રહ્મ છે તરણ પોળીને કરી થોડી લાવી સામેને જમાડી સામે રાજી થયા બે હાથ માથે મુક્યા પણ રડવા માંડ્યા બ્રહ્મચારી કીધું તમે ગુરુ વયા જાઓ મારે શું કીધું શાંત તને શું અફસોસ છે સામે હું કઈ ભીણ્યો નથી મને બીજું કઈ આવડતું નથી તમે વયા હું નોધારો થઈ જાઉં મારે કેવી રીતે કરવું હા બ્રહ્મચારી આ સેવાનો રાજી પોન બે હાથ માથે મૂકીને શાંત જા વગર ભણે તને વિદ્વાનો સાંભળશે જા વિદ્વાનો તને સાંભળશે કમળ ખીલી ગીલ બોલો હવે ભણ્યા થી થાય કોઈ પણ મોટો ઉત્સવ હોય આચાર્ય મહારાજ હોય કે શાસ્ત્રીઓ વિદ્વાનો અને ગંગાનો પ્રવાહ રહેતો હોય એમ શાંત બ્રહ્મચારી વાતો કરેવાડો સાંભળી રાખ વાહ કૃપાથી થાય અને સેવા લાવે આરૂણી ઉપનિષદકાળના દ્રષ્ટાંત જો સબરીના જુઓ બધા તમે અનેક દ્રષ્ટા જુનાગઢમાં પેલા બાઉદી યુવાની નો ગૌરવ રાખે પરિસ્થિતિમાં ભાંગે નહીં ભગવાનને પોતામાં વિશ્વાસ રાખે પોતાના માટે શ્રમથી જીવન વ્યતીત કરે બીજાને સેવાભાવથી સેવા કરે નાની મોટી સેવા ગમે તે મળે પરમ આદરથી કરે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળના એને એક જગ્યાએ પ્રવચન આપવાનું હતું વોલ ઉપર ગયા તો લઘુ આયોજકોના બધા બધા ઉભા હતા વિલે મોટે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેને રામકૃષ્ણ પરમસ મળવા ગયા એવા સાત્વિક વ્યક્તિ એટલે કીધું કેમ બધા ઉભા છો તો કે સફાઈ કરવા કોઈ જે આવ્યા નથી એટલે આ કચરો પીડ્યો છે સાફ થાય પછી એના બધું ગોઠવાય વિદ્યાસાગર કે એમાં શું જેને પ્રવચન કરવાનું છે એ સાવરણી લઈને મંડી પીયા હવે ગોઠવાઈ ગયું પ્રવચન ચાલુ થઈ ગયું આ નાની મોટી ગમે તે સેવા મળે કરવા માટે જે તત્પર એ યુવા અને જયારે કોઈની સેવા લેવા માંડે ત્યારે સમજવું ને ઘરડો તો સેવા જ કરવી પડે બીજું શું એને તો દેવ જેમ પૂજવાનો એટલે યુવાન શ્રમથી ભરે ગૌરવ એ છે અને શ્રદ્ધા સેવા એ જે જીવનમાં આપે છે એવું કોઈ આપી શકતું નથી દરેક શાસ્ત્રો દરેક ગ્રંથો એ જ કહે છે એટલે યુવાન એ છે કે જે ભગવત શ્રદ્ધા ધરાવે પરિસ્થિતિ તો વિપરીત આવે એમાં ભાંગે નહીં અને સતત પુરુષાર્થ રહે પુરુષાર્થ પણ સર્જનાત્મક કરે ને કે આજનો યુવાન છે એ આમ જો નવરો ક્યાં છે ગમે તે જો પ્રવૃત્તિશીલ છે ને ન કરવાની પ્રવૃત્તિઓ કરી જેનાથી પોતાનો સમાજ નો ઉત્કર્ષ થાય એવો સતત શ્રમ અને ભગવત નિષ્ઠા અને મોટા પુરુષોની કૃપા જયારે જીવનમાં ભળે છે ત્યારે દરેકનું જીવન છે એ ચરમસીમાએ પહોંચીને પરમાત્માની પાસે પહોંચી જાય છે એવો સરસ યોગ આપણને મળ્યો છે આવો સત્સંગ મળ્યો છે પોતાનો મહિમા સમજવાનો ભગવાનનો મહિમા સમજવાનો સત્સંગનો મહિમા સમજવાનો સેવાનો મહિમા સમજવાનો અને જીવનને ધન્ય કરે તો એ યુવાન છે અને તો જ એને ગૌરવ કર્યું છે બાકીની વાત પછી સહજાનંદ સ્વામી મહારા બાલા ભક્તજનો જે સ્વામિનારાયણ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 સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો